બધા કોણ તે બીજો લખે એ લખમે જે બાત કરે એ તો એડુ કાટું પડી બીજો લખે બાત કરે સરકાર લખ બાત કરે જાય તો ગાઈસ હવે કોઈ બાત તમે કહો કે ફાઈલો જે છે કે કોઈ બાત કરતું નથી સૌ કાકા કહેને ફાઈલો છે નહીં કાકા ને ગાદાન છે જ્ઞાની પણ હોવાના નહીં બોલે જે એકમ વિજ્ઞાની છે બે કલાક માં મોત ટપા ત્યા છે પેલો પણ હોય ના ભાઈ બીજી ગાડીઓ થી લઈ જાય કરી આગળ બધું એક જ લાઈન બે લાઈન તમારે જરૂર નહી કઈ પૂછ્યું પૂછી લો બધું અનુભવ થાય છે હા લક્ષ માં ઉચ ને અનુભવ લક્ષ કથિત વ્યક્તિ વય ની પરમાર્થે એટલે એવું પગાર જ્યોર છોરી માટે જાગ્રત થાય એવું એવું બનેલું જ નથી આ અહેવાલ અનંત અવતાર ભટકે સોય પોતાનું સ્વરૂપ જાગ્રત ના થાય કેટલા પાપ અદલીભૂત થાય તારે જાગૃત થાય છે મ સર્વ તત્વ ને જે જાણ માર્ગ ના નેતા લાખો વચ્ચે થાય તારે પોતે બીજા અલૌકિક ધંધા કરતા આવો ને અમદાવાદ મોટા મોટા ધંધા કરતો હાથમાં રહે કરી દેજે આ અવતાર પછી એક જ અવતાર અહી મોક્ષ થઈ ગયો છે અહીંથી ચિંતા રે મોક્ષ થઈ ગયો છે સંસાર આયો ને નિર્લેખ રહેવાય પ્રસંગેવાય એવું આ જ્ઞાન જે કર્મ કરો તે કરતા નથી એને જુદા ડિસ્ચાર્જ થયા બંધ થઈ ગયા થઈ ગયા મન નો ઉપયોગ તમારે નહી કરવાનો તમને સમજ ને મન જે કરશે જોયા કરવા તમારે મફત આવે અમે તમાય ખબર ઠોકવું આપડે કોઈ ખબર મળે નઈ આ દુનિયા આપડે કેતો આપડે ભગવાન છીએ ગુજરાતમાં ધર્મ કેવાય એતો સારું ખોટું ભય નહિ પોતાના સત્મા નો ધર્મ પેલો દેહાદ્યાસ ધર્મ કેવાય કેવો કેવાય આ બધા ધર્મો છે સારું કરે તો અહંકાર વધતો જાય ને કે ઘટતો જાય એટલે વધારે પટકવાનું છતાં ખોટું કરે તો સારું કરે સારું ખોટું થાય પછી ધર્મ સાર છે કે જો સુખ જોયે તો લોકો સુખ જીવો ને અને દુઃખ જોઈએ તો દુઃખ આપતા યાદ લોકોને સુ સાર છે બધા ધર્મ આ બે જગ્યા આવે એટલે એજ્ઞાયા અમારી તો ના પાડે એટલે મોક્ષ ચોક્કસ ગેરંટી પાંચ આજના થઈ પછી સો ટકા ની સિત્તેર ટકા પાડે તો શું પ્રાપ્ત કર્યા પછી અલૌકિક જેની રક્ષા કરવા માટે અમારી કરીશું પણ આપણ આ જ્ઞાન ગંગા ની કરો કરો છો કે હું રક્ષા કરીએ પણ તમે આજના તારીખ અમારી અમારી કે ખા નહીં થયા કેમ આ તમારે ગયા છે બધા ચિકન કહે છે અત્યારે અલુકિક શાંતિ થઈ ગઈ એવી રેવી રહી છે એટલી વચ્ચે વધી પણ છે ખાસ ભગવાન માટે રોકડા થવું પડે એવું આગળ આવેલો છે લાખ રૂપિયા જ્ઞાતિ જ ચાલે પોતાની સંજ્ઞા ચાલે એકદમ કલાક લોકો નાની સંખ્યા ચાલે એ તરફ તો ત્રણ ટકી ભાઈ છે આ આમ શ્રમ ત્રણ આવે તો ધરું જોઈએ આપડે કસ્ટ તો આપડે ગર્ભો પ્રશ્ન છે ને બધું ન્યુટ્રલ છે કઈ જાતિ છે એ ભર્યા ત્યાં ન્યુટ્રલ પડી જાય ને હજુ ખરા આવતા હોય તો કે બીજા વધારાઓ દાદા ની દાદા બેંક ખોલી થયા હોય કઈ સવારે જેટલો આવવા એટલે આવતો નીચે ચૂપે કરજો એટલો આવશે કઈ વધાર ના રાખે લક્ષ્મી મળે બધું મળે ગાડીઓ મળે બધું સપાંતિ ના થાય તો મોક્ષ મળે પુણ પાપ બંધ થઈ જાય કર્મ કરતો બંધ થઈ જાય કર્મ કરતા બંધ થઈ ગયા શું થયું સારું રહી છે ન કરવ્યકર્મ કે શરીર કાયા થી જે બને બધું દ્રવ્ય કર્મ આ શરીર થી જે બને બધું દ્રવ્ય કર્મથી જે કઈ બને જે કઈ કર્મો થાય એ ભાવ કર્મ શું કહ્યું ક્રોધ માન માં ભાવ કર્મ અને બીજા થાય ઇન્દ્રિયો થાય મનથી થાય એ બધો લો કર્મ અને ધ્રવ્યક્રમ શું જેના આધારે જેના આધારે ક્રોધમાન માં એ ધ્રક્રમ ના આધારે થાય છે જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહ ની અંત્ર નામ ધોતક્રમ તેમાંથી આ ઉભા થાય છે ક્રોધ માં આવેલો ભાવ કર્મ અને કર્મ થી જે થયું તો દ્રવ્ય કર્મ ઉભા થાય ભાવ કર્મ ઊભો થાય થયું બે વચ્ચે કઈ ભેદ રેખા નહી દ્રવ્ય કર્મ એ જુદી વસ્તુ દ્રવ્ય કર્મ જે ઉત્પન્ન થાય તે ભાવ કર્મ અને ભાવ કર્મ ફરી પાસે થાય ભાવકરણ એટલે કાળ માંથી કાર્ય કાર્ય માંથી પણ કાર્ય કારણ ની સંકલ્પના છે બધી સમજી પડી ને કે આ મન થી અમારી આજ્ઞા પાડો એટલી જવાબદારી અમારી એટલે અમારી આજ્ઞા પાડો તો એક ચિંતા થાય તમને અમારી દર રાખનો દાવો મળજો શું આજ્ઞા નથી પડતી તો જે અવજ્ઞા થાય છે એના સામે દાવો નથી આજ્ઞાને પાડી છે અને ના પડાય જેને પાવી છે ન પડાય તેની જવાબદારી અમે લઈએ શું કહ્યું જોઈએ પછી આ કેટલી કેટલી છૂટ આપવી જોઈએ પછી આટલી બધી છૂટ આપતા મોજે ના વા્યો તો પછી એનો ઉપાય નથી ત્યાગ કર્યા નથી સ્ત્રી હાથે એટલે આ લાભો છે પૂરો કરેલો આવે શું કાક્રમ નો લાભો છે આ લાભો અક્રમ છે આવે તો ડૂબી જવાય પાર ઉતરવું હોય તો પકડી બેસવું જ પડે નઈ તો ડૂબી જવાયું શંકરભાઈ <muchas> પટેલ <muchas> બહાર ની જાગૃતિ સતત રાખવા માટે અભ્યાસ ની જરૂર કરી એમ પૂછે છે તમારે સતત છે જ્ઞાન ની જાગૃતિ સતત અભ્યાસ કરનાર અભ્યાસ કરનાર અભ્યાસ ની જરૂરી વિઘ્નો આપવાના છે નહી તમારે આપડે મહા વિધેયક ક્ષેત્ર જેવા આપણે આપણું જે ક્ષેત્ર છે ભરત ભારત આખું આખી આખી દુનિયા આપડી એને ભરત ક્ષેત્ર અને પાંચ મહાવિધેયક પાંચ પછી અત્યારે ભગવાન છે હજી એક લાખ રહેવાના દાહ માં એકતા હોય મનમાં હોય ના બોલે ત્યાં કરાયું કઈ ના જેવું પણ ઉઠાઈ જવાનું મનમાં હોય એવું બોલે એવું કરે કરો અને આ બોલે દીધું વર્તન દીધું આપડે કામ છે ને સાથે બીજું પછી જેમથી પૂછ્યું છે એક હાર્ટ બદલી ને બીજો હાર્ટ મૂકે છે ઓપરેશન કરીને હાર્ટ બદલે છે હૃદય બદલી આપે છે ડાક્ટરો કે એ છે કે બીજા માંથી લઈને આવે છે ત્યારે હાર્ટ एक पेलू तो मरी जाए मरी गए तो पीछे आ पास आत्मा कार्य के रीत चालू पे आरोपी कपाई जाए तो यहासी जाए आपके यू कई काम कपई जाए पीछे लोग डॉक्टरों पासन करे અને આમામ થાય છે એમાં ચેતન નથી એવા ચેતન તત્વ મોર થાય છે એ મોર કયું કેરી બને આલો છે કે શું મળે આ જેટલું થવાનું હોય ને એટલું એને જ મળે છે શું મળે છે શક્તિ ને સો અગર પૂજા કરે પણ લાગે છે એવું ના સમજણ પડે તો એ તો આપડે ખરું સો ટકા હું કરું છું છે પણ એવું લોકો કે સો ટકા મેં કર્યું આ ખેતીવાડી મેં કરી આ બધું કર્યું શુભ સત અને સત્ય સત્યફાવત સમજાવ સત નો અર્થ આ ટાઈમ માં પેલા પેલું સત લઈએ તો સત અર્થ આવી વસ્તુઓ અવિનાશી હોય એને સતનાશ હોય આ પરમાણુ તે અવિનાશી તત્વ છે તો સદ પરમાણુ કહેવાય પરમાણુ સદ સેવ કહેવાય આધાર સદ સેવ કહેવાય પણ જયારે હું સુધાર્થ ના થયો ત્યારે આ સત્ય નીકળ્યું એટલે સાબ સત્ય સત્ય રિલેટિવ સત્ય છે આપડે શુભ કાર્ય બોલીએ સત્કાર્ય બોલીએ સત્ય કાર્ય બોલે સામાન્ય જીવન ખરાબ કામ કરતા હોય તો અશુભ કામ કરવે અને આપડે શુભ કાર્ય એમ કે કે આપણે વ્યવારમાં પોલીસને સુપ કાર્ય કર્યું આ સત કાર્ય કર્યું આ સત કાર્ય કર્યું એવું વ્યવારમાં બોલીય છે ને કે તત્કારી એ બોલી જે તત્ના થયો ને આવ દઈ આવો આવ આવ આવ જા બે આય જાય સદા કે સત નહીં તેત દે દીધું ને પેલું તત્કારી કહે ને ત્યાં કઈ રીતે સત્ય કાર્ય કરવું જોઈએ સચીદારમાં જે સત છે તે સત અવિનાશી છે સચીદા બીજો પ્રશ્ન છે મોક્ષ અને સ્વર્ગ વચ્ચે નો સભાવ અહંકાર થઈ જવું પડે આપણે ભગવાન મળે ને આપણને એવું સ્વર્ગ માં આપણે અહીંયા પ્રેરિત કરેલું પુણ્ય ગમે કર્યું હોય શુભ કામ કરીને ત્યાં જમે થયેલું છે ભગવાન મળે પછી થયેલું કરે એવાનું તમે થયેલી રકમ ભોગવવા જવું એ દેવગતિ અને આપણે ખાતે ઉધાર થયેલ ઉધાર થયેલી અચ્યારે વધારે ઉધાર એકદમ સુંદર ગતિ અને ઉધાર તમે બંને પાહા તપાસ હોય તો મનીષમાં એટલે મોક્ષ એ વસ્તુ એ છે કે આગળ ઉધાર નહીં જેમાં નબો નહિ કોઈ પોતાના સ્વરૂપ માં છૂટી જાય છે પહેલો મોક્ષ એ દેહ સાથે થાય એટલે દેહ સાથે ધંધા બહુ ગમે પછી અને પછી સાથે આત્યા મુખ થાય દેહ તૂટી જાય બે જાત ના રડવા માં તો નથી પણ રડવાની પાછળ પોતે શું કરે છે ત્યાં મને કજું હરકત નથી આ બે રડ્યા કરે છે તો એ મુક્ત ચાલ બીજું દાદા ભગવાન કોણ છે અને દાદા ભગવાન ભાઈ પ્રગટ થયા છે નમસ્કાર કરું તો ભાઈ ને એટલે અંતર માં જે પ્રગટ થયા સ્વરૂપ તે દાદા ભગવાન છે અને દઉં નાથ છે ગેરંટી હું આપું છું ભાઈ દાદા ભગવાન પ્રશ્ન થઈ ગયો ખો તારા હાથમાં શું છે ખરેખર છે નામ નું કોણ હતો નામનો છો દયા તું માલિક છે ઘડિયાળું છે હા એવું નામ સારું છે તું ઘડિયાળ નથી શંકરભાઈ મરી જતા હશે કે મે હાથમાં મળી જતો હશે કોણ મળી જંકર ભાઈ શંકર ભાઈ કશું નીકળી ગયું એમ કે ડાક્ટર નારી કે છે ને કે નથી આમ પણ નથી જીવ નથી આખો ચેતન શું છે આત્મા છું ખરેખર દાયા બી નાય દયાબી નામ છે આત્મા એ આત્મા નીકળી જાય દાયાબી રે આત્મા નીકળી જાય બને ના બને એવું હે આત્મા પછી આત્મા એટલે શું તેને વ્યવહાર શું કર્યો જાણું અને તને ભાન થાય એ જાણવા તને સમજાય કે ના ખરેખર આત્મા છું તારે આત્મજ્ઞાન થાય એવું કયું નથી ને એને મેની પાસે જવું જોઈએ અમારી પાસે આવજે તમારે મુંબઈ કે અમદાવાદ પુસ્તકો માં આવે છે ને આત્મા ને જાણું સેલ્ફી તને સમજ આવે છે જાનવર ગતિ પછી નર્ક ગતિ અને દેહ ગતિ ચાર ગતિ ચાર ગતિ મોક્ષ માં જવાય ચાર ગતિ પતંગ છે અને મોક્ષી ગતિથી બધા મોટા માણસો ને ભેગા કરીને એક પ્રતિક્ષિત ભોગવો હોય એ લોકો નમસ્કાર કરવા હોય બધા ને બધા નામ દેવા કરતા હોમ રહ્યા છે બધા ભગવાન કઈ પૂછે છે મોક્ષી એટલે ઊંચા ઊંચી કરી ત્યાં કશું ફરવું ભટકવું ના પડે પોતા આનંદ માં નિરંતર આનંદ માં બીજો પ્રશ્ન પછી સાચું તત્વજ્ઞાન છે એ માટે આ કઈ ભ્રાંતિ છે કે સાચું તત્વજ્ઞાન એ તો લોકો રાકે પડ્યું હોય ને કઈ લોકો બાબા બે સ્કીટ આપીને આપી દઈય એવું લોકો તમને કઈ નાખે સમય એ તમને કે શ્રાંતિ છે બધું કહે એ મારે તમારી વાત સાંભળી નથી કે મારે મારી શાંતિ છે બેઠું હોય ને એવું થાય નઈ ને કોઈ આવી ગયું આજે એના મર્યા છે બંગદ તા થાય અહી જે અંદર આનંદ થઈ તો દિનામ દેગા પેપર થઈ ગયો ઉનાંધળે આ બળો મળ્યો તો આ બધી આપણે સાળો ભજી દાસને વિધિકવા દેને દાદા દાદા કનો ખાતે આ દેવાતા ઈથી 585 કો બેસ્ટ કાંટી દે પરલે ને આવો ગ્રહ મને મને કોરા દીથી કઈને તે ડાબ જતું ના મારા એડ્રેસ આવી ગયો હી મને જે એડ્રેસ મેં તો એડ્રેસ સાઈડ ઇક્કોટ ન થાય હ તો કે મારા જે એડ્રેસ થઈ પડશે હા માથું કોઈ કને જશે આંગા ક્યાં છતાં કાયમ નું મારે છે છતાં કાયમ છે એટલે પોતે કાયમ નો છે કાયમ કેવીમ્પરરી છે એ કાયમ કેવી પોતે જ નથી ભજના થાય આવું સમજો છું દાદા જીવન એ પરિણામ છે જન્મ થી બધીક્ટ છે મનુષ્યુદાભૂત કરે છે જ્ઞાન આપી અને પાપો વસૂત થાય ત્યારે ભવન આવે અહન હાથે જ બરે જીવનમાં જે કંઈ પ્રસંગ બન્યા તેને કદાચ આપણે તે ગરી એમ કહે કે આ ખરાબ થયા આ સારું ના થયું પણ બે ચાર વર્ષે તે એવું સમજાય કે આ થયું તે બરોબર જ થઈ છે જે હોય છે તે બરોબર તો આને પોતાનો ગુસ્સો પી પ્રોફેશનલ મોક દે એ કે એ હા એટલે કે પ્રોફેશનલ લો ઈદવાં દે દે ઈદવાં આપ તો કોપી મત ન બોલો હા તો મનુષ્ય કરે છે જેમ પેલા બોલ ફરી અંદર પડે છે Ah ba ba